સીમ જય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 દા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય કારવાનના જય જય કાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન જય જયકાર હો દાદા ભગવાન જય જયકાર દાદા ભગવાન સિમ જય જયકાર દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય કરો ભગવાના દા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાન ચિમ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જયકાર હો દાદા ભગવાન ચિમ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દા ભગવા સિંહ જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો ઓ દાદા દા ભગવાિ જયકાર દગવાય જયકાર જય સચિદાનંદ સમજાયું નહી પણ બધા નું રાજ આપડી તમારા પર ચાલે એમ કશો મહેશભાઈ બોલતો નથી ના ચાલે શું કહ્યું હા દિલ નું સામ્રાજ્ય છે અને ભારત દેશ આપડો આ સંસ્કારો થી થયેલો દેશ છે કે બધાથી જુદો છે એવી વાત નથી માણસ અને મનુષ્ય માત્ર પ્રેમ શોધે છે આખા જગત માં એની ભૂખ જ ખોરાક ની નથી ખાવાની નથી પીવાની કશું પ્રેમ ની ભૂખ કઈ ગયા મૃદુલાબેન હું જ્યા કે નહી કઈ ગયા સાહેબ સાહેબ ક્યાં ગયા સાહેબ ખરું કે મહેશભાઈ શુદ્ધ શુદ્ધ પ્રેમ શુદ્ધ પ્રેમ આપડી ભાષા એવી છે અહિયાં આગળ વિજ્ઞાન ની કે પરંપરાગત ચાલ્યા આવતા ક્રમ અને ક્રમ માર્ગ અને ક્રમ માર્ગ બધી જીવનની રીતિ આજે પોતાના મૂળ સ્થાન પર મૂકી દે છે શું કહ્યું જે આપણા અનાદી સંસ્કારો છે આ ભારતમાં આર્યન એટલે અંદરથી જીવવું શરીર થી જીવાય છે એમાં શરીરના જીવન માંથી અંદર કેમ આપણે જવું એ પરંપરાગત સંસ્કારો છે પરંપરાગત બધા ધર્મોમાં છે પરંતુ દરેક માન્યતાના ધોરણો એ માન્યતાના ધોરણોના આધારે એ બધા દરેક દરેક પોતપોતાના ભગવાનને ખોરી રહ્યા છે આપતો પુત્ર સાહેબ શું લાગે છે આપને માન્યતા નું ધોરણ તો હોય જ ને માણસ છે માન્યતા પ્રાણી સૃષ્ટિ આખી બધી એ શોધે છે પણ એમનું માન્યતા ધોરણ હજુ નથી થયું શું પણ અંદર તો છે જ લેટન્ટ છે બધા છે એક નિગોદ જીવને હોય તો બીજાને કેમ ના હોય છે એ કરેક્ટ નથી કરેક્ટ નથી આર્ય ધર્મ એ કરેક્ટ શબ્દ છે શું કહ્યું આર્યન આર્ય આયર નો નહીં આયર્યુ આપણી બધી વૃત્તિ એવી સ્ટ્રોંગ થાય કેસો બધી ની થઈ જાય કે જેથી આપણે આંતર શત્રુઓ એમને આપણા પર વિજય મેળવવાનો બહુ આનંદ થાય અને પછી જો આ ઘરે રહેવા જેવું નથી આપણે ખાલી કરો આ ઘર સમજાવ્યું ને જીતી શકીએ નહી જીતવા જવાનો આ તો હાર જીતનો જે આખો સિલસિલો છે આપણા જીવનમાં સંસારમાં એમાં દાદા ભગવાન ને સમજાવ્યું આપણસ ભગવાન હારી ગયેલો દેખાય ખરો પણ પછી વખત આવે તો ભગવાન કે ભગવાન એવો હક રાઈટ એ સંભાળવો જોઈએ બરોબર ભાઈ મહેશભાઈ શું કહો છો રાઈટ આપે સંભાળવો જોઈએ નહીં આખી નાનો સુધી રાઈટ છે ભગવાન વળવાનો હે દાદા ભગવાન કે છે ભગવાન ને બહુ ટાઈડ કાયેલા તારે દાદા ભગવાન એટલે કે એમ પટેલ ભગવાન વશ થયા કોઈને વશ ના થાય એવા કોઈને અને આ વાત થાય છે ખરી આમ નથી થઈ ખાનગીમ થતી અંદર થાય છે શું હાજર થાય ખ્યાલ ને દેહ ધારી પરમાત્મા હાજર થાય પછી તો એવું નહી મને કોઈ ને સાંભળ્યું નહી જોર થી જરા બોલજો હૈન ભાષા નહીં હત્રી ના બોલ એટલે લોક ભાષા માં વાત કરવાની અને અલૌકિકતા આપડી એકબીજા ને એકબીજા આદાન પ્રદાન થાય એ આપણું જીવન બરોબર છે દાદાજી બિલકુલ બરોબર છે નિમિતચંદ સાહેબજી શું કે છે અમારા જો ખોખાજી ખાલી ચાલતું શબ્દ પ્રાપ્ત થયા પછી દાદાજી કઈ રીતે પ્યોરિટી શબ્દ લાગુ પડે છે એ પ્યોરિટી શબ્દ વ્યવહાર લાગુ પડે છે પરંતુ કયો વ્યવહાર કે ભગવાન ની નજર વ્યવહાર જરાય નથી એ હોય જ બે સાથે જ હોય ત્યારે તો ભગવાન પરમાત્મા સ્વરૂપે ખીલી શકે છે નહી તો ખીલાય કે ના ખીલી શકે અને આપણને મૂળ ભગવાન ની નજર જેને જેને પ્રાપ્ત છે પરંતુ એ આજ્ઞા સ્વરૂપ આપી કેમ આપી ભગવાનની દ્રષ્ટિમાં આપણે આવી ગયા પછી આપણને આજ્ઞાની જરૂર પડી તો કે તમારો વ્યવહાર બાકી રહ્યો એટલે કયો વ્યવહાર કે જે શુદ્ધિ પામવાનો બાકી છે રેલો છે બધો કે કોનો તો કે તમારો તમારો એટલે કોનો આજ્ઞા અધિન પડે છે એનો પણ એટલું જ જોવાનું છે આપડે બહુ નાનો ટેસ્ટ છે બિહારી આનંદજી શું કે છે દૂધ કેટલું ફેટ છે બરાબર બધા લોકો આપડે પછી ભાવ નક્કી કરે છે એવું નહીં એટલે આ વાત છે શરીર કોઈ દાડો પ્યોર ના થઈ શકે શું કયું અરે બધા યુગમાં વાત લાગુ પડે છે પરંતુ જે યુગોમાં જે યુગમાં શરીર अपना कया प्रमाण रही सकत होकेला थोड़ा आजवाद स्वरूप निकलियों शु कम जा रही भूलत क्या जो कदा संभाये त्या सुधी થોડો અવાજ ઓછો આવે છે એટલે આવી વાત છે સાહેબ એટલે શુદ્ધ વસ્તુ બહુ જુદી છે અને પ્યોર વસ્તુ બહુ જુદી છે પ્યોર એ દ્વંદ વસ્તુ છે ઇમ્પ્યોર ને પ્યોર જયારે શુદ્ધ છે યુનિલેટરલ છે એકેહાર અને એ આપણી ભગવાન ની નજર ને આપણે જેટલા સિન્સિયર રહીએ શું તો કોણ ના સિન્સિયર રહેવા બધા મથે છે કે નથી બતા કેમ હસો છુ બરાબર સંભળાયું હા અરુણ ભાઈ ત્યાં પહોંચવું જોઈએ હવે તમે ખીલો જરાક સાંભળો આજે વાત કરતા હતા હજુ જોર થી તમારે જોર થી બોલવાનું એ તો બપોરે નહીં આપણે યુઝ્યુઅલી જે પ્યોરિટી ની વાત કરીએ તો હાર્ટ ને પ્યોરિટી ની વાત કરી છે પ્યોરિટી શબ્દ ખોટો હોય શકે જ નહીં કારણ કેઓ શું કહ્યું વૃત્તિઓ વૃત્તિઓ એ હૃદય ને લાગુ પડે છે હા શું કહ્યું વૃત્તિઓ હૃદય ને લાગુ પડે છે પરંતુ આપણે માથાની વૃત્તિઓ થી ભટકીએ છીએ અહિયાં આગળ પ્રકાશ બોચી આંખો જ કેસે એટલે આ લોકો જોડે બહુ બહુ એ રહેવું નહીં નહી તો આપડે ફરવી નાખશે બધા એવું સિમ્પલ શાદી એટલે કે સ્ટ્રેટ થતી જતી જાય બધી સરળ થતી જતી જાય रण मगे शुद्धिकरण एक बीजा कोई, कोई ना ख्याल करजो ते कोई तीर्थंकर भगवान शुद्ध करने गया જવાબદારી કઈ દાદાજી નથી બોલો તો દાદાજી જોર જોર છે દાદા ભગવાન કોઈને શુદ્ધ કરવા ગયા નતા ના સમજ બરાબર કેમિસ્ટ સમજી જાય બધા કેટલિસ્ટ એટલે બે વસ્તુ નો જે એકબીજાની અસર પડે એકબીજા પર એની વચ્ચે કેટલિસ્ટ મૂકી દીધો હોય ને તો એ અસરો એકબીજામાં પેસવા ના દે ના સમજ્યા પોતાની જગ્યાએ રાખ્યા કરે અને પોતે કશું કામ કરે નહીં પાછું એ જ આપણને આપ્યું છે સાહેબ પ્રદીપ આનંદજી શું કહો આપ કેટલિસ્ટ સમજ્યા કે નહી પ્રજ્ઞાશક્તિ બીજું શું છે દાદા ભગવાને કઈ કમાલ કઈ કરીશ થોડી બઉ સાદી વાત કરી તમારું તમારી વાત તમારી પાસે ખોલી આપી બધું નથી એમ તમારે કશું કાઢ્યું નથી અમે મુક્યું ખ્યાલ આવે ને છતાંય વ્યવહારથી આપણે કેવું પડે છે વ્યવહારથી અને દાદા ભગવાન શું એટલે અમારી વાણીથી અને એનાથી નિમિત્ત છે અમે નથી પણ અમે અમે પણ અમારી જોડેનું એ છે કે શું કહ્યું ભગવાનની જોડેનું આવો પડોશી હોય નિવિત્વ ને પામેલો હોય શું કહ્યું એ ભગવાન હોય કે ના હોય પાંગળતો જાય ખીલતો જાય તો કે આ દ્રષ્ટિ જે છે એક સાથે પેરાલ રહ્યા કરે શું કહ્યું આપડી આંખો તો રહેવી ના રેવી આપણા હાથમાં નથી કરે અને કેન્સર ના ડોક્ટર એમના બિચારાના અંત આવે કેન્સર ના રોગથી આવું બધું છે આ તો ખ્યાલ આવ્યો द्रस्टी लौकिक द्रस्टी रहे, रहे। जे लौकिक एमित भावीलो देह मन वाणी ने काया अलौकिकताए कर એક ગુલાબ નું ફૂલ ગુલાબના ફૂલ ના સ્વભાવે તેવી રીતે ભગવાન ના બગીચાનું કયા બગીચાનું ભગવાન નો બગીચો કેવો હોય હફળ ચિંતા ચાખ્યા તો એવું ના હોય તો પણ લઈ જવું પડે દ્રષ્ટાંત વાર્તાઓ ના હોય ને સ્વરૂપે આખું ભગવાનની વાત જ્યાં સુધી જેના દરેક અનુભવમાં જેમ આવે તેમ દ્રષ્ટાંત સ્વરૂપે ના હોય તો સિદ્ધાંત પકડાય નહીં મહેશ આનું જે આપ સ્વરૂપે આપણે જ આપણા ઘરમાં આપણા સંબંધો માં બધે એવું હોય ને તે દ્રષ્ટાંત આપડે બાળકો જોડે વાત કરીએ દ્રષ્ટાંતુભવ એટલે આ વાત પ્રેમની જે છે આકાળમાં કરિયુગમાં ભક્તિ યુગ છે આખો કરિયુગ ક્રિયા કરવાનો યુગ ચાલુ છે પરંતુ પરિણામ ખોરવા જાય છે એટલે ભક્તિ એટલે કરિયુગમાં ભક્તિ આખો ધર્મ અને આરાધના બધી ચાલે છે પરંપરાની આગળ આવો જગ્યા કોઈ જગ્યા થઈ જશે એક જન ને તો એક જણને આવો ધીરુભાઈ છે આગળ પાછી થઈ જાય બહુ જ થઈ જાય હજુ એને આપડે ખસે ના કહેવાય પાછું મન છે બધા હે પારો કેટલો ડાયો છે ગમે તર નો હોય ને એવું એકબીજા મસ્ત છે સરક્યુલર છે ને એટલા માટે એટલે આપડા પણ ના હોય પરમાણુ છે એટલે પૂજાની ભાવના ના હોય એને કોઈ ત્યારે શાલીગ્રામ થાય પ્રેમીલા બેન આગળ આવજો કોણ પ્રમિલાબેન શું કહ્યું હા બોલો શું વાત છે બોલો મોટી થી કો પ્રદીપાનંદજી પૂછે છે अमारी प्रगति गोटवनी केीवन होवे अपनी हाजरी मई थी घरे गया कूकी बर। जाइए तो, तो खबर पड़े हम पांच आज्ञा नो पुरुषार्थ तो आप मैंने तो हजू सुधी गुजु पर रहतु नहीं આજ્ઞા છે ને આજ્ઞા પ્રમાણે મારે રહી શકાતું નથી બોલવા ખાતર નથી કરતા આપણે પણ પોતે પોતાના શરીર જોડે શુદ્ધાત્મા ભાવે આપણે છીએ ભગવાન જ્યાં જાગ્યા છે ત્યાં આગળ આવું જે રે છે दादा भगवानी दादा भगवान सूत्रों दादा भगवानी सीढ़ी घूमू बदा कहते हैं अमर एक कहू જો અંદર ઉતરી ગયો પચી ગયો કામ થઈ ગયું કયો શબ્દ મહાત્માઓ માટે તો વાત શું જુદી છે આપતા પુત્રો નું ખ્યાલ આવ્યો એટલે એના પ્રયોગો છે બધા પ્રદીપાનંદજી પ્રયોગો કયા પ્રયોગો તો કે આપણે શુદ્ધાત્મા એ કરીને આપણે આપણા શરીર જોડે અંદરથી જીવીને અંદરથી જીવવા એ અભ્યાસ કરવો પડશે હવે આટલા વર્ષો તો બહુ માણવાઈ ગયા બધા પણ અભ્યાસ શબ્દ બહુ મોટો છે આપણે વ્યવહારમાં પરીક્ષા આપતી વખતે અભ્યાસ કરવો જ પડે છે એટલે પુનરાવર્તન કે છે એને શું કહ્યું સતત એટલે આપણે ભગવાન ની દ્રષ્ટિએ કરીને શુદ્ધાત્માના જ્ઞાતા પ્રકાશ જ્ઞાન પ્રકાશ દર્શન પ્રકાશ કરીને સમજાવંગલમાં જતો રહે ચાલો કઈ માણસ ટચમાં જ નથી આવું મારે તો બને એવું છે ઉર્તું મનુષ્ય પણ ખોઈ નાખશે કઈ મુસીબતે કમાણી કેટલું મનુષ્ય પણ ઈશ્વરીય અંશ આ ભારત નો મનુષ્ય છે એટલા માટે કઈ બીજા મનુષ્ય નથી એવું નથી કેવાનો મતલબ મતલબ એટલો જ કે ભારત નો મનુષ્ય કેવી રીતે વિશિષ્ટ જુદો પડે છે તો કે પુનર્જન્મમાં માને છે હવે પુનર્જન્મ શબ્દ તો બહુ સાદો છે એવું આવશે બચ્ચા દરેક પોતાની ભાષામાં કે પુનર્જન્મ એક્ઝેક્ટ તીર્થંકરોની અને વિતરાગોની ભાષામાં અને ભગવાનની ભાષામાં સમજે તો કામ થઈ જશે બઉ સમજવું પડે તો અત્યારે આપણે માનવ ધર્મ આપણું માનવ માનવ જન્મ મળ્યો છે અને તેમાં પણ ભગવાનની દ્રષ્ટિ સાથે આખો એટલે પોતે દાદા કહ્યું કે તમે મનમાં વિચારો આવે સાચા ખોટા હતી તો તમે એક કામ કરો કે તમે સ્કૂલમાંથી શીખતા આવ્યા છો એવું જ અહિયાં કરવું પડશે પોતે પોતાના ગ્રાફ રાખવા પડશે અભ્યાસ કરીને તો પછી અંદર જશે સૂક્ષ્મ અને પછી આપણા સૂક્ષ્મમાં નોન ડિજિટલ ગ્રાફ જવું થશે કાગજ પેન્સિલ સહી કચરાની જરૂર ના પડે અશિષ નહી મારા પર સોનલ બેન હાશિષ નહી એમ કોને એ કોઈ પણ વસ્તુ વ્યવહારની હોય ને એને સમજવા માટે આ ગ્રાફ બહુ મોટા મોટી વસ્તુ છે આજની દુનિયામાં આ દુનિયાએ આટલો પ્રગતિ કરી છે ભૌતિક વિજ્ઞાન અર્થ વિજ્ઞાનમાં કોઈ પરીક્ષા આપે છે તો ગ્રાફ થી સમજાવે તરત જુ માર્ક મૂકી દેશે જોજો શું લાગે છે તમને બધા કોને આપડે બધા કઈક તો ભણેલા આવી શું લાગે કોને તમે જોજો ગુરુ લઘુ સમજ્યું અને પેલું ગુરુ લઘુતા તો અહીંયા બતાવે બધી એને માપો ને ત્યારે કાગળથી ચાલુ કરવાનું ચોપડી લી આવત કરો એક દિવસ થી ચાલુ કરો પછી બે દિવસ લો ત્રણ દિવસ કરો અને અભ્યાસ ખૂબ માગે છે હવે અભ્યાસ એટલે આપણે શું કે આપણો અંતર પુરુષાર્થ જ છે શું કારણ કે આપણે દ્રષ્ટિ પામેલા છીએ અને ભગવત દ્રષ્ટિ પામેલા છીએ એટલા માટે આપણી જોડે જોડે છે અને પામેલા છીએ તે શરીર તે હું નથી પણ એ વ્યવહારથી હું જે છે તે વ્યવહારથી સમજવાનું છે આ બહુ સાદી છે વ્યવહારની એ અશુદ્ધિનો ભાગ આપણને વ્યવહારની ભગવાનની ચોખ્ખી દ્રષ્ટિ છે ભગવાનની દ્રષ્ટિમાં અશુદ્ધિ હોય જ નહીં શુદ્ધ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે પરંતુ શુદ્ધ દ્રષ્ટિને આજ્ઞાપૂર્વકની દ્રષ્ટિના વ્યવહાર તમે ભગવત વ્યવહારથી તમે જુઓ એને કઈ પણ આપણે માનીએ છીએ કે હું પામી ગયો તકલીફ મોટી થાય છે સત્સંગ શું કે કોઈ પણ બાબતમાં એટલી બધી ચેતવણીઓ મૂકી છે એ ચેતવણીઓ જો આપણે સમજીએ તો એ બહુ સુંદર કેટલિસ્ટ કામ કરે એવી છે અંદર એટલે અમે ઘણી વખતે અમારા શાહ સાહેબ ત્યારે પણ અમારે વાત થઈ ત્યાર પહેલા તો બધા ભક્તિ તમે ચેતવણીઓ વધારે નીકળશે વધાર નીકળશે અને ચેતવણીઓ એવી નથી સાવ સાવ કડવી નથી કઈ એકદમ સુદર્શન ચૂરણ જેવી નથી એ કેમ હશેષ સુદર્શન શરીર શું કયું એને શુદ્ધિકરણ ની જરૂર છે એવું નથી પણ એની વાસે બનાવાની નહિ આપડે શું પણ એનું માનવાનું નહીં પછી મનમાં વિચાર આવે શું એ પણ એ તો એકદમ તો કેવી રીતે થાય બચ્ચું મોટું થાય છે એમ થાય છે કેટલું પડે છે આ છે તે છે ત્યાર પછી મોટું થાય છે ખ્યાલ આવે છે એટલે આ કનુભાઈ ઓગણીસો ત્રેસઠ ની સાલમાં ફેબ્રુઆરી મહિનામાં પરમાત્મા વડીલ કોને કેવાય એમની સતત નજર બચ્ચા ઉપર હોય તો કેવી રીતે એમને એ હશે આટલા ઘરમાં હતા સાથે હતા બધાની સાથે ત્યારે કેવી રીતે હોય કારણ કે એમને એન્જિનિયરિંગમાં શરીર કનુભાઈ નું પાસ થયું એન્જિનિયર થયા પછી એમની જોડે વ્યવહારમાં આવ્યા ને તમારું ભણવાનું તો કે આ થિયરીઓ ખોટીઓ ખોટી જ ને તો ખોટી એ કેવી રીતે અનુભવ વગર ખોટી ગયા છે પછી કન્વીન જરાક સેજાશે બે હું તો થિયરી પેલી કે અનુભવ પેલો તો અનુભવ પેલો અનુભવ હશે તો થિયરીઓ નીકળશે નહી તો નહીં નીકળે તો આજનું ભણતર જોજો તમે આજનું ભણતર જોજો ત્યારે મને અમને યુનિવર્સિટી અનુભવની કોલેજમાં પ્રેક્ટિકલ કોલેજ સમજ્યું આજનું એજ્યુકેશન આપણને પરદેશમાં જોઈએ અહીંયા આજનું બધા ટ્રાય કરે પ્રેક્ટિકલ કરવા જાય કશું થાય નહીં છતાં પ્રયત્ન કરે જ ને ભગવાન બધા માને છે તો કરે છે આગળ વધી ગયો છે એવું કેતો બ્રિજ તારો બ્રિજ બ્રિજ છે બ્રિજ એટલે શું ખબર છે તને એટલે શુદ્ધ પ્રેમની વાત છે હમ પ્રદીપાનંદજી અને આપડા બધામાં છે ત્યારે તો આપડો આનંદ રહે છે આનંદ રહે છે એટલે તો આપણું અંદર સ્ટેટ દશા જેને કે મહાત્માની દશા એ સ્વરૂપ દશા છે તે રીતે છે એટલે કઈ શરીર પ્રદર્શન કરે એવું નથી જરા હાથમાં આવે અને પછી લાગે કે હા તો સાચો આવ્યો અને પછી એને પાછા પહેલ બેલ પડે તારે થાય તો નહી તો વ્યવહાર સુધી કેમ કરી થાય સુરત બહુ સારી જગ્યા છે આપડી બધા તેલ પડવા માટે અને બીજી હજુ એમને સમજાવવામાં આવે આ વૈજ્ઞાનિક ઢપથી ત્રણ મંત્રો રહસ્ય કે એ માનવ પૂજા નથી ત્રણ મંત્રો એ ગુણ પૂજા છે શું કહ્યું માનવ આખા વિશ્વમાં બધા જ ધર્મોમાં એમાં પણ માનવ ગુણ સ્વરૂપે તો બધાની માન્યતા છે જ કે નહી બધે દરેકતાના ધોરણે છે કે નહીં હ બેઝિક એટલે એ ત્રણ મંત્રોનું તો અદભુત વિજ્ઞાન એ સુરતનું મહાવિદ્ય ક્ષેત્ર કોમ્પ્લેક્ષ આખું જે રીતે યુનિક આવ્યું છે એ તો એક બધાને પ્રેરણા સ્વરૂપ થઈ પડે અને દ્રષ્ટાંત સ્વરૂપ થઈ પડે પછી પામે મલાર સુ કહ્યું મલાર કુર્લા ને પેલું કુપકુલા એમ નજીક ત્યાં જ્યાં ગયા આચાર્ય ભગવંતે એમને કહ્યું સંમતિ આપી અમે સ્થાનક વાસીઓ મૂર્તિ પૂજામાં અત્યારે શાસ્ત્ર બરોબર છે શાસ્ત્ર પ્રમાણથી અને એમાં ઘણું ઘણું આગળ આવ્યું છે એ આચાર્ય શિવ મુનિજી મહારાજ સાહેબ આચાર્ય સાહેબ નોર્થ ઇન્ડિયાના મૂળ પંજાબના એમને બધાને બોલાવીને કેવા હતા દેરાવાસી સ્થાનક વાસી એ દેરાવાસી હતા અને એમને ખૂબ ખુલ્લામાં પ્રેમથી કેટલી સિત્તેર કે એટલી સો એકર જમીન એવું બધું આપી હતી એટલી બધી જમીન આપી છે અને આપણે ધર્મ ક્ષેત્ર તરીકે એટલે કે આપણે આપણા ભારતના પ્રખ્યાત આર્કીક્ટ લલિત ચંદ્ર મહેતા એમને તીવરીમાં એટલા દીટર નું પાછું તમે જોયું છે સમજાવવા એ નઈ આ છ મહિના પૂરા થવા પછી જઈશું આપણે તો એ ત્યાં જોયું અને ભરતન જે ગયા અમને વર્ણન કર્યું મેં ખુશું વાત કરો છો પછી રાત પુત્રો વાત નીકળી પછી ઉપરના માળ માં એ બધા સાધુ આચાર્યો નીચે બધા બધા જ એમને પ્રતિષ્ઠા કરી આપણા ભારતના બધા ધર્મોના બધા નિયમ અને ઉપર એમનું આખું જે સ્વરૂપ હોય એમાં જગ્યા હતી અને વાત થઈ તો અમારા કહેવાય તો નહી જ તો બધી બુરછી હોય બધું આઈને પડેલું ને કેટલા વખત મૂકી રાખેલું અને આ કશું એટલે પછી એ યોગ બની ગયો કુદરતી બહુ ફાઈન આ દાદા ભગવાનની કૃપા થઈ કૃપા થઈ તે અરુણભાઈ ત્યાં આગળ પછી એમને કહ્યું કે ત્રણ મંત્રો નો સુંદર છે તો જરૂર જગ્યા મને આવું સમજાય હા શા કે છે આપશું કહો છો બોલા ને જરૂર ના જોઈએ દાદાજી સિદ્ધાર્થમાં બધા ક્ષેત્રફળો સમય જાય છે સિદ્ધાંત વિવિધતા જોઈએ છીએ એમાં બધી વિવિધતા પોતપોતાની રીતે સચવાયેલી એકરૂપતા કરી શકે એવું છે એમાં એટલું બધું બળ પડેલું છે આ ત્રણ મંત્રો માં એમને કર્યું એમ અંત કુકુલામાં બન્યું જી બઉ મહેનત કરી પુષ્કર કેટલા અને પછી ગયા બધા તે વખતે નહીં પહેલી વાર એ તો આપની રજા થી આવ્યા હતા ત્રણ સાધ્વીઓ હતા એક ડોક્ટર હતા મેડિસિન એ તપાસ કરતા હતા બધું અમે ત્યાં બાજુના ગામમાં લઈ ગયા જ્યાં આ મૂળ આચાર્ય ઇદરાવાસી જેમને સ્થાપના કરી દીધી ત્યાં આગળ અમે જોયું દાદાજી આપડે પેલી વાર છે ને યમુના નગર ગયા હતા આચાર્યજી હતા એ આવ્યું યમુના નગર હરિયાણા માં અને ત્યાંથી પછી આપડે પંચકુલા ચંડીગઢ કરીને પાછા અહીંયા આવ્યા મુજબ નહીં મિત્રતા હોય બોલો ને ના કે છે ખરેખર મિત્ર હતા એટલે એમાં બીજું કશું નથી દ્રવ્ય ભાવની રમતો છે આ બધી પણ દ્રવ્ય ભાવ વિરુદ્ધ નથી ભાવ દ્રવ્ય વિરુદ્ધ નથી દ્રવ્ય દ્રવ્ય જગ્યાએ છે ભાવ ભાવની જગ્યાએ છે છતાં બંને સાથે સાથે છે આ ભારતની સંસ્કારિતા છે તમારી વાત અને પછી મુકુલ ક્યાં છે કુકુલા ને તમે બીજા મિનલ કે બધા બધા હતા મહાત્માઓ બધા હતા અને આપના પુત્રો બધું શું સાહેબ હાજરીમાં આચાર્ય સાહેબ બહુ ખુશ થઈ ગયા આજે પણ જે સ્થાપના છે તે તારે આપતા પુત્ર કોઈ ને કોઈ તો જ્યા જ છે અને ઉત્તમભાઈ મહેતા હતા તે વખતે ચાલો પુષ્પાબેન આપણા હિન્દી અક્રમ વિજ્ઞાન એડિટર છે એ બંને જઈને આવ્યા પાછા અમને કે છે બંને આવું છે મહેશભાઈ આપ ગયા છો ને બધા આપતા લગભગ આપ નથી ગયા નઈ તો જજો એક વજો બહુ ખરેખર છે અને લુધિયાના માં અક્રમ વિજ્ઞાન એનો પ્રકાશ એવો સુંદર ચાલે છે દાદા ને એટલે આ ગ્રાફ આપણે મન ને આપણે જ્ઞાતા અને આ જ્ઞાતતા જ્ઞ નો સંબંધ કર્યું નહીં તો આ લોકો પોડ પર ભાગી જશે બધા કેશે ગભરી જશે કે આ બધું આટલું બધું આપ્યું મૂકીને ભાગી જાય બધા બાંધે બારે મૂકી દીધો કેટલિસ્ટ બધું કૃપા કૃપા શું ના કામ કરે છે તો વસ્તુ જુદી છે આ બધા કૃપા એ કૃપા એ શુદ્ધ પ્રાણ નું બીજ છે આપડે બધામાં એ છે કોઈનામાં નથી એવું નહીં કારણ કૃપા શું છે निमित खिले पागरे ने काम करया करे तबर तीर्थंकर भगवं आज कृपा थी बीज पड़े छे तरह तो ए ये त्रीजे अवतारे आज तैयार थी પરંતુ એ તો એની પાસે ઘણું બધું છે પુષ્કર એવું આપણે પણ આપણી પાસે આજનો ભાવ બહુ સંભાળી પમીરાબેન ને પૂછો સત મજાનું રહ્યા કરે મધુબેન કેમનું છે એટલે બોલોને આપણી પાસે છે તેની કિંમત છે અને નથી તે લેવા જશો તો આ જશે ને પેલું હાથમાં નહીં ઓડી જશે સમજજો એટલે ઘણી વખત પૂછવામાં આવે છે કે દાદા પણ પાછે પછી આપણે પ્રશ્ન ખોટા નથી પ્રશ્ન બરોબર છે પણ સમજી લેવા જોઈશે એને વિજ્ઞાન કયું વિજ્ઞાન અહીંયા કયું છે પ્રશ્ન ગમે તેવું કાળો કહેલો થવા દો પણ થવા દો શું કયું તો કઈક આપણે હું પડશે અંદરથી કઈક ખ્યાલ આવશે પણ બેસી રે આ તું કેમ પૂછે આવો કેમ કે નહીં રાખો ને ફેકોલોજી જ કેવાય ને આપડે સમજવા માટે આપણને પોતાને પ્રશ્નો વગર જ્ઞાન અને સિદ્ધાંત આપણાથી ખુલ્લો થઈ અને સમજાતો નથી હંમેશા કોઈ પણ સિદ્ધાંત સ્વરૂપે તો પ્રશ્ન લાવવું પડે અંદર તો બધા બહુ પ્રશ્નો ઉઠે છે પાર સમજાય છે ને એટલે જયારે આ સત્સંગ અને સત્સંગનું મહાત્મ છે બહુ મોટું મહાત્મ છે વાત છે મને એમ ના કહેવાય કે તમે પૂછો પૂછો જવાબ આપી દઈશ ના ના કોઈ દિવસ ના બની શકે અમે દાદા ભગવાને કહ્યું કે અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું થાય નગત દોષ વાળું નથી કોઈ દોષ વાળો નથી પરંતુ આપડી દ્રષ્ટિમાં દોષ છે તેની આ ભજગઢ છે બધી શું કહ્યું આંખે દોખાયું હા કોને હં દાદા એ કહ્યું કેવી રીતે સમજવાનું આપડે પછી આ તો બધું ઘડબડ ઘોટાળો થઈ જાય બધા આમ જ માનવા જાય નામ કરે તો છોડી દે ને કોઈનામાં કશું જ નથી ને દાદા કહે છે અમારા તો બે પાપડ ભોગવાની શક્તિ નથી કહે કોણ લાવવાનું શક્તિ પરંતુ માન્યતાના લેવલ બહુ જુદા છેલ્ડ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર ઓન સેલ્ફ શું કહ્યું હોલ્લી એન્ડ સોલલી રિસ્પોન્સિબલ તમે તમારા માટે મૂળભૂત જવાબદાર છો નથી ભગવાન તમારા માટે જવાબદાર કે નથી કોઈ ના લીધે ના કરી આપણે જવાબદાર ના સંભાળી એવું બોલી જ ના આપણે પરંતુ દેશના સંસ્કાર છે ને સોળ સંસ્કાર સંસ્કાર તો ઘણા છે પણ બેઝિક સંસ્કારો છે અને આપણે ત્યાં બધાને આપડી વિધિઓ થાય છે સંસ્કારો ની વિધિ થાય છે કાગર કઈ નું કઈ રાખીએ ગ્રામ ના થતા કઈક લખ્યું વિચાર ઊંધો છો તો પોતે શું કહ્યું એને પોતાના માટે પોતાની રાખેલી આધ્યાત્મિક ડાયરી એને ઓપન સિક્રેટ ડોક્યુમેન્ટ કેવાય છે જોયું જ નથી હજુ સુધી દાદા ભગવાને તો કેવા કવિરાજા કેવા કેવા મુકાયા છે નહી એક એક શબ્દ સત્સંગમાં આવ્યો છે એમાં એવો વળી ગયો છે એમનો અદભુત બહુ ઘડિયાળ ચાલે છે પહેલા દિન હે દસ પંદર મિનિટ દે દો છે ગુંજન કર ગુંજન કરજના જય દાદા ભગવા જય નવી જ ધરતી નવીન વરસા નવી જ ધરતી નવીન વરસા ઉત્તમ રસ કસ પાતમ રસ કસ પા માતૃભૂમિ સુફલા मातृभूमि सुफला नवतर चणतर नवीज दुनिया नवतर चढ़ नवीज दुनिया नवला गढ़ गवला गढ़तर ज्ञा નવનિત પદ સતકા નવનીત પદ સતકાર जग कल्याणक करुणा निधि जग कल्याण करुणा निधि हे सास्वत सुख धा हे सास्वत सुख धा नित निर्मल निष्का तनमल नगर गली ने शेरी चोटे नगर गली ने शेरी छोटे गुंजनय कजना गुंजनय જય દાદા ભગવા જય દાદા ભગવા સિદ્ધ મંદિરમાં મૂર્ત મૂર્તિ સિદ્ધ મંદિરમાં મૂર્ત ઉપયોગ પૂર્વક એક લાઈન ગવાશે જોજો કામ કરજો અને એને થવા દો એકદમ તો નહી થાય એ પણ ધીમે ધીમે થોડું થોડું થશે ને તેમ પછી આખું આનંદ આવશે આ નગર ગલી ની કયું વૃત્તિ છે ને અને જય દાદા સિદ્ધ મૂર્તિ આ મૂર્ત એટલે આપણે અન્ન ભગવાન તો એટલું પદ બોલાયું છે જે જૂના હશે જાણતા હશે એટલે મોટે હજુ મોટે બોલો ઉપર ને સ્લેબ આલી કરો કે એટલે મોટેથી બોલાયો છે પુષ્કર બોલાયા છે કવિરાજે કેટલું બધું રમતો બોલો ખાસ ક્યાતા હતા આ પદની પ્રભાત ફેરી કે છે આખું આધ્યાત્મિક એટલું સુંદર રીતે વળેલું છે મંદિર માં અમૂર્ત શિલ્પી જય ભગવાન જય દાદા તૂમી તું જા અબોલ ગાયક અવાચવાણી અબોલ ગાયક અવાચવાણી અલેખ ગાયક ગા લેખ ગાયક સંજ્ઞા સંજ્ઞા સલા નગર ગલીને શેરી છોટે નગર ગલીને ચોટ ગુંજનય કજ ના ગુંજનય કજ ના જય દાદા ભગવા જય દાદા ભગવા જય દાદા ભગવા જય દાદા ભગવા બધા ની ઈચ્છા છે તો એસએમ એ કયું છે લઈએ પછી ધીરુભાઈ આપડે મળીએ પછી દાદા મારે એક સ્ટેટમેન્ટ કરવું છે બોલો બોલો મુદ્દે એક વાર દાદા ત્યાં વાત કરતા હતા અમેરિકામાં અરુણભાઈ આવ્યા છે અમેરિકા થી આપડા ભાઈ જ્ઞાની પુરુષ ને ચશ્મા ના હોય એટલે અરુણભાઈ કે છે એક વખત અમેરિકા દાદા ભગવાન ત્યાં ગયા એમની પાસે હતા તારે કે છે જ્ઞાની પુરુષ ને ચશ્મા ના હોય બોલો છે દ્રષ્ટિ વાળા માટે વાત છે એટલે અપેક્ષિત છે એટલે આ પીરસાય નઈ આ વસ્તુ એટલે સમજવાની વાત વિજ્ઞાન આપડે ના વાત સાચી છે એટલે કે દાદા કે છે આ દુનિયામાં નિર્ભીક કોણ હોય શરીર તો ભય સંજ્ઞા વાળું જ છે ને દુનિયા આખી ભય સંજ્ઞા છે પણ અંતર થી આપણી ખુલ્લી થાય ત્યારે આ કામ થાય બીજો કર નથી તો આપણે નાના વાત માં એકબીજાથી એકબીજાને એમાં આસર આવી અને આપણે એકબીજાની વાતોમાં કરવા લાગી જઈએ છીએ આપણે એકબીજા જોડે રહેવાનું શું ગરબડ પડે છે પણ એમાં ગરબડ થઈ જાય છે આ વાત છે એ ન થવી ઘટે મનુષ્યો દરેક પોતપોતાનું પ્રાર્થ યુગ પોતાની પ્રકૃતિ કશું નહી બધામાં દરેકે મહાત્મા તરીકે ફરજ શું કે કોઈ જગા કોઈ પણ પ્રકારે વ્યવહાર ભેદ દ્રષ્ટિ ઉભી ના થવા જોઈએ એ દશા છે એ મહાત્મા તરીકે મહાત્મા સ્વરૂપે રેવાની દશા એ કરીને એટલે ભેદ દ્રષ્ટિ પામ્યા પછી વ્યવહારમાં દ્રષ્ટિ નો ભેદ પડે એવી રીતે ના રહી કહી ક્યારે પણ ના રહેવાય હમ બરોબર છે પ્રભુદાસજી लोगो बनाई दीदो पहलू सूत्र आप नंबर एक हजार एक सौ एक दरक मणस ने हूफ तो जो हूफ ना होने गभराम थूफ खोड़े घेर ना मड़े तो ज्ञा पुरुष एक हूफ ना ज्ञा निरालंब कहवाय बीजा एमन अवलंबन लेते ना ले कारण निरालंब पुरुष के लाइके જ્ઞાની એકલા જ વર્લ્ડ એવા હોય કે જે નિરાલંબ રહી શકે તો વ્યવહાર બાકી રહ્યો છે એટલા માટે એ આપણી નિરાલંબ દશાનો આપણો સ્વાદ નિરાલંબપણે રહી શકવાનો આ અવલંબન વાળા શરીરની સાજરીમાં એ આપણે પોતે પોતાની રીતે જોઈ શકીશું ને महात्मा एक बीजा ने कई रीते रही सके तो महात्मा महात्मा जोड़े महात्मा तरीके रहे कहू महात्मा रियल रिटिव पद से आ रिटिव दुनिया के दशा स्वरूप ए रियल ने प्राप्त थेलू रिलेटिव शरीर दशा मनुष्य प्राणी स्वरूप आखी कूदरत रचना जवाबदार स्वरूप चारो गतिमा चार गतिमा આપણે દેવગતિને એની ક્ષમતાથી એને નથી એવું નથી કેવા માંગતા પરંતુ મનુષ્ય માનવ બધા જાણીએ છીએ આપણે એટલે આ રીતે નિરાળ સ્વરૂપ મળ્યું છે એટલે આપણો જે અવલંબિત બધો વ્યવહાર આપણને નિરાળ સ્વરૂપે નથી રેવા દેતો એમાંથી આટલું ખુલ્લું થવાનું આ તો બહુ આમાં તો શાસ્ત્રો એટલા રચાઈ જાય આ જૈનો ને બધા શાસ્ત્રો આવી ગયા દાદાજી હું એવું ઈચ્છું છું કે મને લાગે કે જ્યાં સુધી પ્રત્યક્ષ પુરુષ હાજર હોય અવલંબન લેવું જોઈએ અને એમાં જ પોતાનું બધા જે ગલી અંદર પ્રકૃતિ ખૂણા ખાંચરા હોય તો ખુબ સારી રીતે ઇઝીલી એમાંથી બહાર નીકળી જવાય એટલે તો દાદા એ તરીકે તમને મૂક્યા છે બધા હવે ખુલ્લા હું આપની વાત કરું છું खबर है नही कश्यू नहीं, कशु नहीं। ए, हालत में उच्केला પછી અમને ખબર પડી ગઈ એટલે કે આ ઉચકાઈ ગયા છે તો પછી શું કરશે કઈ જતા રહેશે કહીએ અમારા દસ બાર વર્ષ જે ગયેલા છે પણ પછી વ્યવહાર વ્યવહાર તો વ્યવહાર છે એટલે વ્યવહાર એટલે કે એનામાં એવું નથી કે આપણી પાસે એમ પડે એ તો આપડે ઇન્વાઇટ કરેલો છે આપડે જ બોલાયેલો બીજો ક્યાં જવાનો હતો વ્યવહાર એટલે વ્યવહાર ને વ્યવહાર ની ભાષા જે દાદા ભગવાન થી આજે ખુલ્લી થઈ છે કમ કરવા દઉં અને કરાદા ભગવાન ની હાજરીથી માંડીને તમારા સુરતના જિલ્લામાં બે જિલ્લાઓમાં ગામડે ગામડે અને આ ભરતભાઈ આફ્રિકા જાય છે બધી કેવી કેવી જગ્યાએ ગયા છે તમે કઈ કેટલા પ્રભાત પડ્યો ફર્યા નથી એવું નથી શરૂઆત ઠંડ લાગવું જોઈએ વાત સાચી હું પ્રત્યક્ષ એટલે શું પ્રત્યક્ષ એટલે શું કે હું प्रदीप शु हू प्रदीप भगवान आगर भगवान आग प्रत्यक्ष थै प्रत्यक्ष थै लो भगवानी प्रगटता है भगवानी प्रगटता है हे भगवानी हाजरी मे भगवानी हाजरी ऐ એવો પ્રત્યક્ષ થઈ જવું એવો પ્રત્યક્ષ થઈ જવું કે બધાય કે બધાય ને સ્વરૂપે પ્રત્યક્ષ સ્વરૂપે મારા નિરાલમ સ્વભાવ થી મારા નિરાલમ સ્વભાવી જાય માં લાગી જાય એ પ્રત્યક્ષ છે આપડું પ્રત્યક્ષ કઈ સ્પેશિયાલિટી નથી વિશેષતા નથી એમાં અનુભવ છે બીજું કશું નથી અનુભવ ને વિશેષતા કેવાય નઈ કોઈ દરેક ને અનુભવ છે જ કઈ ના કઈ એને વિકસવા દો તું એટલું જ કહેવા માંગુ છું એને પરંતુ એમનું કહેવું શું છે કે આપણી નજર દાદા એ પોતે પોતાનો આખો અનુભવ ત્રિલોકી બ્રહ્માંડ સ્વરૂપ એવો સુંદર અનુભવ આ કળિયુગમાં જે કેવળ જ્ઞાન સ્વરૂપે ટચ થયો પણ દેહ કરીને કેવળ જ્ઞાન સ્વરૂપે ના રહી શક્યો અને રહ્યો હોત તો આપણે આમાંથી કઈ હાજર ના આવી શક્યા હોત સમજાયું એટલે કેવળ દર્શન સ્વરૂપે હાજર રહ્યો આગળ દર્શન ચોખ્ખું શુદ્ધ થતું જતું જાય છે અને દર્શન શુદ્ધ થયું એટલે જ્ઞાન પ્રકાશ રહેજ નહી ખ્યાલ આવ્યો ને આટલી વાત બધી આ તો આમાં કઈ કશું આ તો પ્રેક્ટિકલ વાત બધી અને આપણે જોડે રહીને જોવાની છે ઉપયોગ ની તરત જ કે કનુભાઈ તમે બધાના ચરણમાં જવાબ બેસવા માટે જાઓ છો શું કહ્યું તમને ઊંચા બેહાડશે ખરા પણ તમે બધાના ચરણ બેઠેલા છો समझी रीते दादा भगवान कहू जी रीते जो लाभ से शू क्यू अमने काका जो का स्वरूप लाभ थे, का का थे फुआ जो फुआ स्वरूप जानैया जो तो जानया પરમાત્મા જોશે તમારો લઈ લો હું કોઈને કહી ના શકું આટલો અનુભવ તો સમજતો નથી મને ના કેવાય એવું બોલાય ને એક અક્ષર ના બોલાય મારાથી કારણ કે મારા હૃદયમાં બધાને અમે સ્થાપેલા છે તો બધા પૂજ્ય છે દ્રષ્ટિમાં જે જીવ માત્ર આયા અને અમારી પેલા ડે એક જ માગણી એમના ચરણમાં કે આ ચરણ શું છે આ ચરણમાં શું શું ના થઈ શકે એ હતું અને એ ફલિતાર્થ થયું બીજું કશું જ થયું ફરીદાર તો હું એમ ના કઈ કહી શકું કે મારામાં પરિણામ પામ્યું છે પણ ફરીદાર થયું છે પરીક્ષામાં આવેલ આવ્યો માનવ દેહ છેલ્લા શ્વાસ સુધી એ પરીક્ષા છે જ્યાં સુધી કેવું જ્ઞાન ખુલ્લું નથી થયું ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી એટલે આ સૂત્ર પછી થઈ ગયું બીજું લઈએ આપણે બે હાજર નવસો ને સત્તર કોઈ પણ જ્ઞાન સદુપયોગ થાય તો એ જ્ઞાન જ વિજ્ઞાન થાય છે અને દુરુપયોગ થાય તો જ્ઞાન આપણે અમે મહાત્મા પામ્યા પછી એમાં અજ્ઞાન સ્વરૂપ કેમ કઈ થઈ રહે આવું કશું કહેવાય નહી આજ્ઞા અને એનાથી છે એમાં ક્યારે પણ વૃત્તિ કે પરમાણુ ક્યાં ફૂટે એટલી બધી સૂક્ષ્મતા હોય છે કે જેટલો સૂક્ષ્મા તો સુક્ષ્મ શુદ્ધાત્મા છે એવું પગલા મૂકવા બધું જ એટલે ઉપયોગ કર્યો ને શુદ્ધ ઉપયોગ ને સમતાધારી સમજાય ને પણ સંભાળ નિકાલો ઘર સમતાધારી કેમ નું શુદ્ધ ઉપયોગ બધી રીતે એટલે એના જેવું થઈ ગયું છે એ કુદરત નું એક જે કોઈ તમે કારણ કે અમારો ઘણો ભવનો પરિચય છે જરૂર જરૂર એ તો મારી ફરજ આપણે સારા માટે ભેગા થઈએ છીએ એના માટે વાત કહી કે કોઈ જ્ઞાનનો સદુપયોગ થાય એટલે વ્યવહારમાં પણ આ એટલી જ લાગુ પડે છે વ્યવહારમાં કેવી રીતે લાગુ પડે જ્ઞાનની વાત કે માનવ છે માનવ સ્વરૂપે છે એની જોડે આજના લૌકિક સ્વરૂપનું જે કઈ જ્ઞાન છે એ સમજે એ સમજ એને માનવતા સ્વરૂપે પરિણામે માનવતા બહુ થઈ ગયું થઈ ગયું માનવ છે તો માનવ ગુણ માનવતા રૂપે હોવો ઘટે છતાં એને માનવતામાં એટલું સમજે કે ગમે તેવું મારવા ગમે થાય પરંતુ છેવટે તો એ છેલ્લી વખતે મારી નાખશે કોઈને તો છેલ્લી ઘડી આવશે કે નહીં એને શરૂ કરવું પણ જેને आज बीजू सहन करने काचो पड़ो सहन करवाचे जाए तो निम् कोई कोई छे। ना एट स्वतंत्रता से जगत की आने आ विज्ञान विश्व में मानव सजिज्ञान स्वरूप प्रकाश ठीकू थ दरक ने पोतपोता धोरण बदाने काम में लगे बाम में लगे मुखरा बराबर व्यवस्थित होटे જગત તમારું છે તમારા જગત માં તમને અડચણ પડે છે એ અજાયબી છે ને આપણા ઘરમાં આપણને અડચણ પડે તો આપડે ઘર ને ભણભા ને અશેષ જો મમ્મી અશેષ સમજય તો ને હા એવું છે ખ્યાલ આવે ચાલો જય સચિદાન નમો વાય હરિયા નમો વજાયાણમ નમો લોહેવણમ નમો લોહેવણમ પંચ નુકારો હૈ પંચન મુ आज बयासी मर्ष मस कर आ शरीर ने, ने जितलो सत्संग मिले महात्मा मिले आप नो संग मिले वो बच्चा थी मड़ी बदाज आ शरीर बहु सारू रही सके मन करो एमने सहकार आप खूब खूब आभार बराबर एट जारी इच्छा थे तरह सत्संग सभा कर ले पंडिया साहेब है कि नहीं પ્રસાદી ના નિમંત્રક છે રમણભાઈ ઠક્કર પરિવાર પ્રીતિબેન પંકજભાઈ શાહ પરિવાર હરેશ પટેલ હિંમતનગર પરિવાર એમના તરફથી આજે પ્રસાદી આયોજન કર્યું છે આજે बुधवार बहनों नेग्यूलर सत्संग रीटाबेन विपुलभा पटेल कलर दस संगीत सोसायटूड बुधवारी कार्यक्रम देवल आशीष पटेल निवास स्थापने सिद्धार्थ बंग्लोर्मी स्कूल पास सामा सावली रोड खाते रहे आती काल गुरूवार स्वरूप सात महात्मा इंदिराबेन शाह निवास स्थाने બસો તેર પાકા ગંગા ફ્લેટ ગાયબર સોસાયટી વડોદરા ખાતે રહેશે શનિવારની પ્રાથમિક મહાત્મા નગીનભાઈ વાઘેલા પરિવાર તરફથી દાદા આલય ખાતે રહેશે સવારના જય સચિદાદાભાઈ દરેક મહાત્મા પોતાના દસ વખત અસિમ જયારે બોલાય બોલાય શ્રી જાગડા શ્રી જાગડા બોલ બોલ ભૂલ ચાલુ કરો જય સચિદાન જય દાદા ભગવા